દૂધ વૈસે મેલરિલ ચાર ચાર બહુ કામ ખાતે કમ બહુ દુપર ગોળો લેતા પૂજા તો બહુ દસ બજેન પૂજા હોતા પૂજામાં ચાર કલાક જાય ભગવાન પૂજામાં ત્રણ ચાર કલાક જાય પ્રભુ કે લી લાઈફ હૈ લાઈ પ્રભુ કે લી નહીં તો આનંદ બહુ આ પીસ નહી આનંદ આ પીસ તો માઇન્ડ કા હો તો દૂસરા हमारा हाथ जाएगा कितना दिन का हो गया अभी अभी तो बारह दिन हो गया बारह दिन के हमारा हाथ लग गया वो भी हिसाब न वो आया जब भदर का पेट में કાટના પડતા હે હ હિસાબ હે આલે રહે છોડ રહે બાયતે સેક્શન મની લુ અડતા અધુમ ડેટ ડ્યુ આકુમે અબડી તા અવનોડ ક્રેડિટ અબડી વર્ણન ન આ ડેટ તો લલી પે હેડ ડ્યુઝ ટુ હિમ યુ સી સી વોટ હેપન ઇફ યુ સે બાય લાઈન ઇસ સન્સાઇટ અમેરિકન હેડ ઇસ ઓ સમસર ફ્રોમ ધ રામ ફ્રોમ મુક લે તૈયારી હોના ચી ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ all these are related, dependent life. We want detachment. Detach, detachment. ડિપેન્ડેન્સ લાઈફેડમેન્ટ ઓફ ક્રિ નોકુ કોઈ ચીજ તતય નહીં હોતી તતય હોતી કોઈ ચીજ બોડી કો સેપરેટ કરી કોમ્પ્રેશન વિદાઉટ એની ટશન વિદ આઉટ અચ્છા નો ટેન્શન સ્વીટ સ્વીટ સ્વીટ સીટ તો બચ્ચા કો દર્શન કરવા મીઠા દર્શન થતા બુિ કબ આયે દસ સે આ કિત મે બચ્ચો ડેવલપિંગ બાળક ને બુદ્ધિ કેટલા વર્ષ થી આવે બચતા બુદ્ધિ બઢતી જાય થોડા થોડા થોડા થોડા બધતા હૈ એન્વાયરમેન્ટ કા બસો અક્કલ બિરતા પચીસ સારું બુદ્ધિ બીજે આગે થી બુદ્ધિ નહીં બી એક્સ બિયન્સપીરિયન્સ બી કેમ બુદ્ધિ सोल वर्ष न छोड़ो हो गंदर वर्षी होने गम पड़े कारण पचीस वर्ष जितान दस वर्ष आग સરસ્વત ને <coughs> <Haan. laughs> <laughs> <laughs> આવડે નહીં ઓકે કાલિદાસ ગિફ્ટ you સાયન્ટ know, he <lahi> નિર્દોષ લોકો હોય આપડા કવિ જેવા હોય ને બાર મહિના આવે લેડી નું નામ યાદ ભૂલી જાય બાર મહિના બધાને ગિફ્ટ છે માણસ કરી શકે નઈ આવું dagger was the dna, yes. gift yes. Man, man cannot do it man cannot I'm capable to touch this place are yeah. you coming and capable to touch this place please please at yes. yes. one thing my gift she how that gift gods give only went to him not to others how ah? so he was right the right ...what he ...he he said, correct. must prayed for it, so many ...and was was... no harm. kone kone ...Eno એનો મિનિંગ નહી ખબર એનો અર્થ ખબર નથી એટલે દાદા ને પૂછે છે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 ભ્રાંતિ નો ખોટો ખોટો પુરુષાર્થ હોય નીચે ઉતારે અને સારો પુરુષાર્થ ઉપર ચડાવે ભ્રાંતિ નો હોય ભ્રાંતિ કોને કેવાય ને ત્યાં કોક નું અપમાન કર્યું અને પછી પછી તને પોતાને તારું જ્ઞાન શું કે એક માણસ હરણ હરણ હરણ ને ગોરીથી મારી નાખે છે અને પછી શું કરવું અરે આર ઝઘડા કરે છે લડકા કરે છે એ મારે કરવું પડ્યું ના કરવું જોઈએ છતાંય કરવું પડ્યું એમ કરીને લઈ જાય છે ઘેર પોતે ખાય છે બધા અને બીજો માણસ તે ને ખાતર ખાતર પશ્ચાતાપ કરે છે અને પોતે ખુશી થાય છે આમ કેવું મેં મારી નાખ્યું તારી છે જન્મ ટીપ ટીપ લાઈફ ટાઈમ પાછી અનુભવી પે જ્ઞાન મળ્યા પછી જોવા જાણવાનું જ્યાં સુધી જોવા જાણવાનું કહીએ તો અત્યારે વિના જોઈએ એ કામ માં લાગ્યા ગયા આપણે થઈ જુ દાદા કશું ના કરવા નથી કે ખાઓ પીઓ મોજ કરો મજા કરો મોજીલા ના થતો મોજીલા પડે ચા પડે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 એક રજપૂત હતો તે લઈ આવ્યો પેલો મોટો છોકરા લઈ આવ્યો આ નાનો છોકરો કોઈ લેતો હલકી કોમનો હરિજન તે કે છે મને આપો લવું કે છે તમે બધા વિચાર્યું બ્રાહ્મણ નો છોકરો હરિજન કેમ આપી કોઈ ગ્રાહક ના થયું એટલે એને આપી દીધો ઉછેર પડે નાની મને તાળી છોકરો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 આઈ વોન્ટ વિધો બદલા પીવાનો અહંકાર બેડ બેડ સ્ટેલિંગ મી ઓકે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 એની પાછળ હેતુ શું હતો કે બ્રાહ્મણ બ્રાહ્મણો માં જ લગ્ન કરે અને બ્રાહ્મણો માં જ એ ટોપ બ્રાહ્મણ છત્રી ભેગા થયા બધા થયા પહેલા પણ બ્રાહ્મણ બ્રાહ્મણની સાથે પહે તો બ્રાહ્મણ પણ જાય રસ્તો હતો બઉ સુંદર રસ્તો હતો મોટા મોટો શોધખોળ છે આ દ્વારના સમયે મોટા મોટી શોધખોળ પણ એક મોટા મોટું ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ બ્યુટીફુલ સારો દેખાય જૂનો થાય થાય અચ્છા દેખાતા ડેમોલેશન કરવું છે અને એને મેદરત જ કરી રહી છે પટેલ ગયા વાણીયા પટેલ કહેવાય કોઝ નેચર ઇઝ ડુઈંગે તિરસ્કાર થા બ્રાહ્મ કુ હરિજન કોઈને ચઢ ગયે તિરસ્કાર નહીં કૃષ્ણ મા આદમી પે તો બરાબર કાલુ હોય કે કોઈ છોટા કે સાથ પિરજકાર નહીં કરતા બરાબર આદમી બુલાતા બરાદી કૈસા કૈસા The reason why Krishna did it, but the people didn't understand that it was done for me. I see. It would be hard to sell here. Harijan, Harijan has <laughs> done <so>. everything, sudra, gamma, shanti suddi, and the people who have lived, but they don't have to go to the land, they <laughs> don't have to go to the land. <laughs> If they go, they have to go to the house, and they have to go to the house.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 જુઠ્ઠા ને ચોર બધા થઈ ગયા બધું કુદરત સારું કરે મા ઈચ્છું કે સીધા કે બિલ્લી ફરતી દુમા હાથ મુ આપણે કોઈ તો બરા આદમ બોલા જતા નહીં કરતા બરા આદમ I do it all the time, you know, and tell him what Vidhi can do to get yeah, out of there. I it. also wanted to know that. Because, uh, <laughs> I, bet, I bet everybody here wants to know that. No, because, you see, the... Radeh, Meenu ketchai, kya hummara tiya utha it chai, you know, beth padhi jayane pehli dhrashti ti johai jayegam koine pad. Hei? Hei, tame tira skarani vaat karine tameya. Opinion. I telle... But... And koine amate kai padha hapi praai, saro khoto hapi dewa hama jota ni saate. તમને ખબર પડે છે ને આપી આપણે રાધે કૃષ્ણ ગુનેગાર હે ગુનેગારી તો આપણે ચલી ગઈક્ટ is he Because, see, he cures aaa, your problems by knowledge, not his most mm -hmm, ignorance you રાગી નહી ગયા આપને ચલા જ કોઈ ભી જા drain away and then you will not have anything to do do do with it. ka ek ek hai hai. hai buddhi buddhi wala wala Ye ભગવાન કેફેક્ટ એક જાત બુદ્ધિવાલા જાત કા Sab અચ્છી હેફેક્ટ ભગવાન કે એક જાત કે ભગવાન કા બુ હવા સુગંધ ભગવાન કે ભગવાન કે બુદ્ધિ નહીં કચ્છના બુદ્ધિ નહી સેન્સ નહીં સેન્સ હોતા ભગવાન મેં તો કભી નોન સેન્સ બોલ જતા કભી સેન્સ વાસ બોલ સેન્સ હન સેન્સ નહી બોલ બાય રિલેટિવસતા ને રામ કો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 दोष होदष भाव, है। है। तो है भाव है। क्या पड़ थे मैंने दाय जाए it felt like he felt just a reflection of the chai baby towards that groom man yes which makes him oh, same with dada dada seeing me coming in front of dada this pure reflex in us and you also it's feel close. like that it's we close. also move all our this the chai but that means let me ask you one question I mean it may be a little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 But, see, I have a choice, if I feel that, you know, there I go again, I, you know, but I'm just saying. Adem said that, if you have done a lot of time with your father and your father, and you have done a lot of time with your father and your father, then he said that you have done a lot of love, a lot of love. Isn't that true? Yes, Adem. If you have so much love, then you have so much love.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 ચૂર ના ઘરકી ગયેલો હોય સુ પેલો ચોર હોય ને એ તો આપડે હું તો માણસ છું બઉ નયક છે ખરાબ હોય તો મારી પાસે સ્ત્રીઓ પણ કન્ફેસ કરે છે સ્ત્રીઓ હોવ કાગજો લેખી અને કન્ફેસ કરે એટલે પછી અમે આમાં હાથ કરી ધોઈ નાખીએ પછી એને કાગળ પાછું આપી મહિના સુધી એ વાત પચાસ બે મહિના બસ કર કોણ હડે કોઈ હડતું કચો નાખી નહી આપડે અમુક જગ્યાએ મૂકી એ 100 ઓન્લી ના કે 100 ઓન્લી ના એ રિફ્યુસ કરવા ને ફ્લેપ પાસિટ પાછા હા યો મા જ તો એ કે યો નથી ગયો અને કોણ લઈ જાય માં આટુ પેન કોણ આવે એના ઉપરથી 50 રૂપિયા આલે તો લેરી ડાકા નું ચૂક થઈ ગયું આ આટલે ઇસ બુક સા લાયા સારું છે जय सचिदा कमलेशवेरी पेला भाई कर दे कमल बातचीत करो बातचीत करवेरी न्यूजर्सी रहे तो हमने दादात तो आज दादा ज्ञान लेवाई कूकवील गाड़ी प्लेन प्लेन सूरत સુરત ના સુરત ના છે કોણ કમલેશ તમારું નામ છે આ બોડીનું નામ પાડી કમલેશ ઓળખવા માટે i am nothing nothing and i have i see that you are like somebody nothing you are or you are ever permanent kamle mm. ki journey ભૂલ ચાલુ આવી હતી ભૂલ ચાલુ થી કરી રાખી છે એ ભૂલ ભાગી નથી આપડે ભવાન છે તપાસ કેવી છે તમારી પાસે આવ્યો છે મોટી જગત બનાવ્યું છે કોઈ ગૌરો માણસ છે नहीं कितला दूख चे दूख। देख कर दुख, दुख। दी लगे जे लगे बल आप जानिए जगत अपने मन एवं जगत छे अपने मानिए जगत छे માનીએ એવું ચાલે નહીં કા એવું ના હોય આપડે કઈ લગ્ન થઈ ગયું થઈ ગયું થઈ ગયું હચરણ દાખવ ભાઈ God God is is is correct, correct, by relative viewpoint, not by by by By relative relative viewpoint, viewpoint. viewpoint, viewpoint. viewpoint, not not real by real real the the world is the itself. આવે કે વિજ્ઞાન થી બોથે છે કથા તત્વચિંતકો ને માટે આ જાણવાની જરૂર છે અને બીજા લોકો ને નું ભગવાન ને બનાવી જાણવાની જરૂર છે પેલા જુદું જુદું જાણવું જોઈએ તત્વચિંતકો મારી પાસે અહીંયા આવે તત્વ ના ચિંતક ના આ જાણવું સરકાર ખબર પડે ગજુ કે પાંચ હજાર ડોલર નું ત્યારે ખબર પડે જાતનેસ ના આવે ભવિષ્ય વિચારો ઘરે કવિતા વિચાર આવે તે ભાઈ લાગે ખરાંત હાર જેવું બીજા કોઈ વાત નહીં કરી ના વસંતુ જ ખબર પડે જેમ ટુ એટ ને ભેગું થઇ જાય ઉપર જીવન જ કેમ કેવાય આખી ભાઈ લાગે આખી રાહતું ના આવે એનું જીવન કેમ કેવાય નિર્ભય થવું નથી ભાઈ કેમ લાગે છે શું નામ એમ ભાઈ નું મહેશ મહેશભાઈ હું કમલેશ છું હું કમલેશ છું એ જ ભાઈ ભાઈ લાગે આવું છુપાવે હા આવું છુપાવે પછી ભય લાગે પોતે છું જાણે ત્યાં ભાઈ કેમ લાગે મહેશ નામ ના હોય ને મટીરિયલ નું નામ હોય એટલે આ મટીરિયલ છે તમે જુદા ખબર પડી મને પડી સમજ પડી ગયેલ છે કારખાનું ચિંતા શું ફાયદો થાય ફરી ચિંતા ના થાય એવું કહીએ જય સચિદરા નબળ ના ઉત્પન્ન થાય અને સંસાર માં સારી ચાલ્યા કરે બસ તડકાવે તો પણ ભય ના લાગે એવું નિર્બળતા ના હોય છે કેટલા બસ એક ઘેર બસ નહી સુરતી પાસે સુરત પટેલ છો વણીસા વિજ્ઞાન થી બધું થઈ જાય નઈ તો કરોડ ઉપાય થાય નઈ કરોડ અવતારે ના થાય ની કઈ હેલી વસ્તુ નથી હેલી વસ્તુ હિમાલય માં ભટકત નહીં કેટલા વર્ષોથી કુટુંબ કરે છે જેને પુસ્તક આવડે તે પૂછે બધા પૂછીયે છે स्वामी चौवीस आना अड़ी एक लाख वर्ष नये दो लाख गय लाख एक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 સમજભાઈ હરિહંત એ નવારિહંત કેવાય તે આ હરિહંત એટલે સિમંદર સ્વામી ના હરિહન નમો હરિહંત બોલીએ તો સિમંદર સ્વામી આપડા લક્ષ્મી કામ નીકળે સમજભાઈ ને